હું કેવાની સિસ્ટમ બેગ ભાગીને પણ એનો આપડે ભાવ વધાર બેગ ની ચિંતા નહીં કેવાય પછી છોકરા કે કાકા ભેગ ઉપર નહીં ભાવ અહિયાં આવો કે તમે આ ભીડ માં છીએ ગમે છે ફરી બોલો શું લે ભીડ છું હા ભીર સુધી પૂછતા મને અમે ધન્યરેથી આવું નથી મારે મુંબઈ જવું પડે મારી નાખે થાય ગયા હોય નઈ ત્યારે ખારી મૂકી ને તો એ જોડીઓ બરાબર હવાની તો કોલ એવું હતું જન્મતા આવતી આ કંટ્રોલ એવું જોતા હોય ને કંટ્રોલ વાળું જઈએ એના બાર ને બાજરી જોઈ હતી બાર માણસ બાર અને ચાર બાર ડી જોઈએ રૂપિયા ની દસ હો મને આઠ આઠસો હોય મને તેરે આ બધા સમજવા ગાડી હા નામ ગાડી જ બેઠે ને બસ માં પ્લેન માં જોડાગારી કે પછી સાહેબ જરા માટે પોણા પડ્યા સાહેબ સહેવું પડ્યા ના પેસેન્જર પડી ગયા કેટલા છોકરાએ નક્કી કર્યું દાદા ભગવાન મારે કઉ નક્કી કર્યું ને જે પદ આપણે જોયું એક પદ આવું કરે આવું મારા અને કેટલા લોકોએ કહ્યું કે દાદા માટે મારે છે દાદા માટે રાહ કરવું છે જયંતિ ઉજવી મારે આવું દેખાયો કહેવાય દાદા મારે ભાદર માં જયંતિ ઉજવી તો મારા માં માઇનસ હોય શેખાતો નથી આમ ભેગી કરેતી ભેગી કરે ફરી કરે અત્યારે મંદિર આવી ગયું ભાવે કે છે કે ભાવ અને ભાવના ભાવના પવિત્ર હોય અને ભાવ તો ખરાબ પણ હોય એમ સારો પણ હોય ખરાબ ભાવના પવિત્ર હોય એવું નહીં ભાવના તો પવિત્ર નહીં લાગુ છે ભાવના ભાવ એ ચાર કેવાય છે શું છે ભાવે ચાર ભાવના ચાર અને ભાવના એ ડિસ્ચાર તમે સમજાયું હા બઉ સરસ હોય આપડે ઘડિયા ગયા ભાવના ભાવે છે ભાવના એટલે રીધલ અને ભાવ એટલે આપણે ક્રિયા આપડે કામ કરી દીજ કેવાયું આપડા થી કોઈ પણ વસ્તુ ના થાય તો પણ ભાવ તો રાખવો જ્યાં આપડે ભાવ ઉડાવી ને બાર બાર ના લોકોને ભાવ કર્મ કરવું જોઈએ ના થાય છે બહારના લોકો માંગે છે એ ભાવ જાય તો આ મારા महात्मा जे भावना करे भाव ऐसी क्योंकि आपा लोग शक्ति मागे महात्मा शक्तिओ मागे बलमो भाव में ना जाए માગે અને આપડે એ ભાવના ભાઈ બરોબર આપણી ભાવના વિચાર શક્તિ માગે છે આપડે બાર લોકો આ શક્તિઓ માંગે નવ કલમો ની તો તે ભાવ કેવાય તો મહાત્મા શક્તિઓ માંગે તે ભાવ ના એવું પૂછતા હતા એ ભાવ કેવાય ભાવ ના ભાવ ના ભાવ ના ભાવ કેવાય એ આજ્ઞાપુ છે એટલે ભાવ કેવાય આજ્ઞાપૂર્વક કેમ ન ઓળખી શકું હું જ કાચો હોઉં તો કેવી રીતે ઓળખી શકું કે છે બી તો કોઈ યાદ શક્તિ મંદિર યાદ આવે તી ઉપરી થાય ને દાદા તે જ્ઞાન મળ્યા છે નીકળ્યો એટલે ગમે તે દવા કરીને તો હાજર થાવ તમે ગમી વાત કે આપડું રાખવા જેવું નથી વધે વાર પકડો એવો જ હોય ને ખાવા પીવાનું હાલ નાખે ને બીજા પકડા દાદા જે દાદા નું એકત્રાનું થાય બોલો શરીર થી પ્રકૃતિ બધો થાય પણ એને આપડે જાણીએ કઈ ઘણો ફાયદો થાય કે આ દોષ છે દોષ ને દોષ જાણીએ ભગવાન કરી દોષ ને દોષ જ જાણ્યા નહી વિજય માને એટલે હું હું જ્ઞાની અંબાલા ભેગા ના થાય ભગવાન હું તારા ભગવાન છે જ્ઞાની જ્ઞાની છે પટેલ છે બીજા બધા જેવું કે ભગવાન પોતે આધાર ના થાય આખા બ્રહ્માંડ ના ભગવાન ખોટું વફત આપતું હોય તો કેટલું જેટલું હું સો ગ્રામ લઉં સો ગ્રામ સો ગ્રામ એટલે કિલો ગ્રામ ને ના ગ્રામ ની વાત કરે ગ્રામ ની વાત કરે છે વિકી થાય ગ્રામ ની વાત કરે સ્વ ગ્રામ ની સોનું થઈ જાય છે દાદા જ્ઞાની જ્ઞાન ના જેવો જ્ઞાની પુરુષ ક્યારે આપે જયારે અમારી આતમ અર્પણા કપટ રહિત હોય ત્યારે ને આતમ કપટ રહિત હોય કોઈ પણ પ્રકાર નું અંતર ના હોય ત્યારે જ બને તો જોગ થાય જોગ ના રહે એ જોગ ના દે કપટ હોય સુખ નો કપટારી સુખ નો અને જોગ ના દે જોગ ના બેઠો ગુનો વાત નથી પણ હું પાડું છું જેની પાસે કરુણા છે હું જ્ઞાની અને અંબા સાય ભેસ પાડું છું કરુણા શંકા ભાઈ અહિયાં શંકા ઉભી ના છે શંકા ઉભી રાખેક એનું વાંચણ કેટલા પણ દાદા કૃપાણુદેવ નો એટલો બધો ઉપકાર છે કે એમને આવું બતાવ્યું કે જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે તારું કામ કાઢી દે બાકી પેલા કોઈ આવું વાંચવામાં આવ્યું નથી દેહધારી પરમાત્મા અને કેવું સુધર ત્યાગ તો ભૂલો અલગાર છે ત્યાગો એટલે ખુલ્લો અનંત અહંકાર કે અહંકાર ભાગવાના અહંકાર કે અહંકાર ભાગ અહંકાર ભાગવાના મૂળ મૂડી ના ના ના ના ને ન બેસી ગયું આપડે છોડી દે ઉકળતા ઉકેલા પણ આકાર માં કઈ રીતે જેવું આવું નહી તો ઊંઘ વગેરે થાય હરબર હરબર દાદા બને છે પણ એવું કે આપણી પાસે જોઈને જયારે દીલ ફરી જાય છે તે પામે છે અને જે બારથી ઉકળેવાનું ટકે પામે છે બહુ વહેલો પામે છે લોકો કલ્યાણ થાય છે ત્યાં બે ત્યાં તો જોવા ને બીજા એ લોકો આવે કહી જાય એમાં શું મજા આવે ભીડ ના થાય એમ સારું સારું એટલું સારું છે કે બહુ ભીડ થતી નથી એ સારું છે અમારી દાદા એવી થોડી ઈચ્છા કરી કે આ ભીડ બહુ ના થાય તો સારું છે ભાઈ એમ કે છે કે મેં દાદા કીધું કે ભીડ ના થાય તો સારું છે આ ફાયદા છે કે ભીડ તો થવી જોઈએ પણ એવા માણસો ને ભીડ થવી જોઈએ ચમત્કાર એવું બંને પોતા બન્યું છે કે જેને મોક્ષ જ માત્ર ઈચ્છા હોય એની ભીડ હોતી હશે પોતા પછી એની ભીડ આપડે કરવાની છીએ બધા પાવા સામે આ અક્રમ કેવો લેવા સામે અક્રમ કેવો મોક્ષ નહીં પણ વ્યવહાર વ્યવહાર પણ અક્રમ બરોબર આપડે શું કહીએ કે ભાઈ તારા ત્યાં થાય અને ના થાય એટલું મનથી વિસ્તાર થાય એટલું કહેવાય પેલા શું કે ના થાય એટલે કરો ત્યારે શું ના થાય કેવા ભગવાન શું કરું જગતી પ્રમાણે બે થાય એક તો આહાર એને ભીડે એને ભીડ કહેવાય બીજી ભીડ આગા નો થાય આપડે પણ આવી રીતે આવે ને ધીમે ધીમે હોય છે કાયદા વગર પંદર વર્ષથી ચાલે કાયદા એક પણ કાયદો નહીં ચાલી જ છે ભગવાન છે એવી કટપટી કરીને બધાન કરાવડાવે નટુભાઈ પૂજા છે કે પર્યુષણ એટલે શું તમારું જીતનું પરિશ્રમ તમારી વાત કર કોઈ દાડો ભીડ થઈ જ નથી બોલ્યો કે તમે આવી અને એ બારે બધે ફેલાવું જોઈએ ફેલાવવા બરોબર છે એમની વાત બરોબર ફેલાય છે અને તમારી ભીડ આઈ ભીડ ના થઈ એના પોતાના ભાઈ છે કઈ કહના છે એ તો નટુ ભાઈ પૂછે છે કે આવી સ્પીડ ના થવી જોઈએ પામે આને આ જગનાવના પહેલી વખત મુંબઈ માં આ વખત ભૂલ નહી એક જપ નું ત્યારું દાદા એક જપ મુના સૂર્યપના પણ દાદા એ છે પચીસ માં દિવસ પચીસ માં વર્ષની જે ઉજવણી થતી હતી તે વખતે જે બધા બધો ચિક્કાર હતો જગા બેસવાની જગ્યા નથી અને ઉભા રહેવાની પાછળ જગા નથી એવી સ્થિતિ થઈ ગઈ હવે તે વખતે દાદા ભગવાન ના અસિમ જય જગાર બધા હક જે ઉરેક ના મોઢા પર જોયું તો આપણને એમ લાગે કે શું આખો આ દ્રશ્ય તો શાંતિ આનંદ પૂછે છે કે જે અહંકાર થી અહંકાર કેવી રીતે નીકળે આપણે જે કીધું કે અહંકાર અહંકાર નીકળે એ અહંકાર જે અહંકાર કાઢવાનો છે આપડે કરીએ પછી પસ્તાઓ ખોટું કરે તે પસ્તાવો કેવાય અને પેલો પસ્તાવો આ ખોટું કરાય પસ્તાવાથી પેલો પસ્તાવો ભાગે ભાગે હાંકા જેમ આબુ થી પણ આબુ ચી નાખે હોય છેવટે અહંકાર કેવી રીતે ભાગે અહંકાર થતો જાય બાબા પછી અહંકાર ને શુદ્ધ કરવાનો એ બધા ક્રોધ માર્ગ માયા કોઈ જાત નહી ક્રોધ નહીં નહીં લો થાય હું એટલું હું એટલું મારા હું અહંકાર રહ્યો એ શુદ્ધ અહંકાર એ બધા એમ કે છે કે ક્રમિક માર્ગ અંદર આવો ફેક સુધી અહંકાર આવી જઈને પછી આ પ્રમાણે તદ્દન શુદ્ધ થઈ જાય એવો જોવા મળ્યો નથી કે ભગવાન કેવાય ને અહંકાર ભાગવા ને બંને ખડ થયો રીત થાય તો ડબલ થાય રીત થાય તો ડબલ થાય ડબલ થાય રીત ઉડી જાય રીત પણ છેવટે દાદા અહંકાર જેનો અહંકાર થી કાઢ્યો નથી જ્ઞાન થી ગયો છે એવો ભણે ત્યારે જ અહંકાર જાય જયારે અહંકાર ગયેલો પુરુષ ભેગો થાય તો જાય હાથ ગયો નથી પેલા ભાઈપાલ અહંકાર અહંકાર રહીત પુરુષ મળે નહીં ત્યારે પુષ્પર માણ બધા જાય નહીં ધરતી બની રહી અહંકાર રહીત ધરતી ગાઓ હોય એવું હજુ થયું નથી ત્યારે આવો અહંકાર શુદ્ધ કરવા વાળા માણસ ને જ્ઞાની પુરુષ ની ઓળખાણ નથી પડતી વખાણ ચીજ કરે ઓખાણ પોતા ચી જોવા જાય જરૂર ના પડે તમે પૂછે તો આપડે વડોદરા માં ચાલુ થઈ ગયું જાવ તેવું સાંભળી ના આવ્યો છે હવે આજે આપડે ચાલુ થઈ ગયું છે તેવું સાંભળી ના આવ્યો ત્યાં એવું કે છે કે બુદ્ધિ ઘીરે મૂકી ના છો કોઈ કે આ જે અહંકાર ધોનારા માણસો એવાયા છે કે એમનો ધો નથી જશે એટલે હવે પેલા લોકો અકરાયા છે અને તે અખરાણ માં એમ બોલે છે કે તમે બધા બુદ્ધિ ઘેરે મૂકી આવ્યા છો એ કે છે કે સુરત ના ઉપર કઈ જ્ઞાન થાય નહીં સુરત ના બાકરા ઉપર કઈ જ્ઞાન થાય નહીં હાકાર વધાયો કે અરે કેબરતા નથી કેમ માનો છો ખબરતા નથી જાહેરી મુકાવે મુકાવે છે ટોપી પહેરે છે વાસુદેવો બનાયા છે વાસુદેવો એમના અજુરિયા છે રંગપતિઓ છે એમના અજુરિયા છે આવી વાત ચાલે ને આવું હોય જોતા મને ભેગા થાય તો આમ થાય એ ઈચ્છા છે સારું છે મને એમ થયું કે આ માણસ ને દાદા ભગવાન જરૂર મળશે કારણ કે આ ઘૂસવાડો કેટલો જબરજસ્ત છે એ પાછા અંદર વાત કરે તો એકલા શ્રીમદ રાજ ની આવું વાત કરે છે કે એમને તમે પચી માં ત્રિશંકર પાડ્યા એમ આપે કહ્યું અહંકાર પણ અહંકાર કે ડિઝાઇન માં ફેરફાર થશે ડિઝાઇન માં ફેર થશે પણ કઈ બધું મળશે નહી એટલે અહંકાર થી અહંકાર ધોવાનો જે માર્ગ છે એમાં પરિવર્તન ડિઝાઇન ફેર થશે પણ મુક્તિ મુક્તિ વાત નથી દાદા એ તો વાત બરોબર છે પણ શ્રીમદ ને પચીસ માં તીર્થંકર કહીને શ્રીમત ની સામે કાંકરા નાખનારા માણસો આજે શ્રીમદ ના મંદિરો બંધાવીને પૂજા કરે છે એ હકીકત છે પોતે હા હા પોતે સાંભળી ના એવું દાદુભાઈ તમે ક્યારે ના એ તો મને એમના સમાચાર મળ્યા છે કે દાદા ભગવાન ને હરાવવા છે મેં કોગવાન હારેલા છે ઓપન સત્સંગ છે ખાજી મળવું નથી ઓપન સત્સંગ કરવો છે ઓપન પ્રશ્નોત્તરી કરી છે પ્રવચન પ્રવચન નહીં થાય મોટા હોર્ક નાખીશું મહિલા ના પાપ દ્વારા તો જેની ઓળખાણ નથી પડી એનું વાંચી આ પાછા કરમ બાંધવાના તારે જગ્યાએ અંદર એવું સમાધાન થયું કે બઉ ભારે દાખલો પીધેલો છે વખત આ ઉતરી જશે વખત આયા ઉતરી જશે ઉતરી જશે ઉતરી જશે ભીક લાગી એવું લાગ્યું મને તો એવું લાગ્યું કે ભીખ લાગી હા એવું છે કે મૂળ વાત એવી છે કે ક્રમ માર્ગ સ્પષ્ટતા મેળવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા બધા બે હજાર માણસ હતું દાદા ભગવાન એવું ના બોલે સુરત નાન અવશ્ય દાદા મળશે જ્ઞાન કેમ રસ્તા માં પહેલા છે સુરત ને થાય તો પાલિતાણા બાકરે કેમ ના થાય પાલિતાણા ને બાકરે કેમ કોઈ ને નથી થયું તો સુરત ના બાકડા સ્નાન થાય તો સુરત તો એકલા જ સ્ના થઈ ગયા છે આપડે ઓફિસ માં છાપવા માંગે સમય આવ્યા ને તાર પહેલા ના મેં કહ્યું હતું મને મહારાજ પેલા મહારાજજી આવ્યા હતા ને બે મહારાજ આવ્યા હતા ને એ મને કહેતા હતા આનો પારો બહુ ચેન્ડિટો છે આનો પારો બહુ ચઢેલો છે કે ભગવાન જોડે ભેગા કરો તો કઈ ઉતરે આવું કે નાના મહારાજો છે નેચે જે હોય ને એમને કહ્યું કે દાદા ની સાથે આ રીતે જીભા ચોરી કરવી એ કંકાસ ધારો માર્ક આપવાથી લેવાય નહીં વાત આમાં આચાર્ય મહારાજો હોય છે આચાર્ય મહારાજ જે હોય છે તે આવા મહારાજો રોકતા કેમ નહી હોય આચાર્ય મહારાજો જે હોય આમાં આચાર્ય હોય છે પાછા ટોળામાં અરે આચાર્ય તો બોલી નથી શકાય એટલે પેલા ભાજન કરે ને છોકરાઓ ખુશ થાય છે આમાં આચાર્યો નથી સામા વેપારીઓથી આચારો નથી આમાં મોટું ઊંચું ચારિત્ર પાડે છે તો એ લોકો ને આ દાદા ની વાત જો સમજાઈ જાય તો બહુ લાભ થાય આ લોકો ઘણી ઊંચી કોટી ના એમ એ લોકો જઈને સાંભળ્યું ત્યારે મને એકદમ તમારું વાત ના તમારું એ લોકો નું એમ છે કે આ જુવાન માણસો બધા ભેગા કરીને દાદા પચીસ માં તીર્થંકર શ્રીમદ રાજચંદ્ર ને કરશે પછી કે આ લોકો જે છે એવી હવા ફેલાવશે કે છવ્વીસ માં તીર્થંકર અને દાદા ભગવાન એટલે કે આ બધું ઊંધું ચાલી રહ્યું છે એને આપડે આશર કવું જોઈએ કે અમે ચાલીને કઈ જવાની જરૂર નથી તો જેને આપો એ નહીં આવે મહારાજ આવું બોલે છે આ બહુ મોટું પુલ કેવાય મહારાજ બોલે જબરદસ્ત સચિનાલ થયું ગુજરાત મહારાજ બોલે આ રેડિયો ના બોલે બીજા બધા રેડિયો બોલે ના પણ આપડી બધા ની ગેરસમજો દૂર થાય એટલા માટે હું કઉ છું કે તો પુતળાઓ છે વિરોધ ભાવે જ્યાં પ્રચાર થતો હોય તો આ પાઠ માં વધારે જાય શું હશે આવું જે જાણકાર ના હોય એમ શું છે જોઈ એમ કે આવે કોણ જાગ્યું કોણ જાગ્યું મારા તો બધા બોલે છે પણ આવું બે નહીં બોલેલા પાછળ બોલે